મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ ના જે પંજા નું ચોથું વચનાકટમ ચાલુ એ ભગવાન મનુષ્ય ના ધારણ કરે છે ત્યારે મનુષ્ય ના જેવા સ્વભાવ ના જેવો નથી તથા ક્રોધ લોભ સ્વાદ માન ઇત્યાદિક સ્વભાવ ભગવાન માં છે પણ બીજા માણસ જેવા તો નથી બુદ્ધિવાન હોય એટલે શું ભગવાન અને કોઈ વિચાર કરે ખરો કઈ વિચાર દેખાતો નથી બઉ નહીં અનુભવ કર્યો નથી શું દેખાય એની મેળવણી કરી હોય તો ખબર પડે કોઈ મેળવણી કરતો નથી ભગત હોય પણ લગભગ ન હોયભાઈ આ વિચારણા માંગ્યો ખરી રીતે આ બાબત ગ્રસ્ત ની અને તમે એ વિચાર જ ન કરો પાછળ સાથે ભગવાન ને ઓળખવાની કોઈ ને ગરજ છે એવા માણકો ઓળખવાની ગરજ વાળા તો માલ નો કરે ને માલ જોતો હોય તો માલ જોવે પણ જોતો હોય માલ નો તપાસ કેમ કરે ભાઈ મંદિરો દાન ના મોક્ષ માર્ગ ની ખબર જ ન હોય કોઈ ને ન હોય જોવે એ વિષય છે થાય તો એ માપવાનો શીખાય કારણ કે તું કેવું દીર્ઘ દ્રષ્ટિ માલિબા હોય જ નહીં પંચાયત સમજાય તમે અમારું નું તો બે બાજુ કહેવું નથી કોઈ નગવડ મળી દે એટલે મોક્ષ ની ગરજ ક્યાં છે કદાચ વિચાર કરતો હશે કે શરીર ધ્રુજે મોઢું આમાં કાયમ ને માટે થરતું હોય એ કેનું તમે આમાં દેખો કારણ કે આને સગવડ મળી ગઈ એટલે આ જોવાનું આને તમારે ઉપાધિ પૂરી છે આખી જંગી કમાવું કેટલાક પેટ ભરવાન કેટલાક ના જાતા કરવા જાતું ન કરો તો તમારો વ્યવહાર ન હાલે સદા સંબંધી બાયડી થી આરંભી આખા ભગા બધા એમાં તમારે ઘર પડે પણ એ કઈ આ નથી આ દાખ મંદિર આવી ગયા પાંચમાળા ફેરવી લેવા કઈક સાધુ થયા છે ભગવાન વરવા ભગવાન વરવા સાધુ થયો તો એની ચિંતા હોય અમદાવાદ ગાય ની ચિંતા ન હોય એવી ચિંતા નહીં એવી અને એવી ચિંતા ન કરે ત્યાં લગી ભગવાન ઓળખાય કીર્તન નો શબ્દ વિચાર કરે કોઈ રે ઉગાડો મુને કાળથી સોંપું તેને આશીષ થી એ ક્યારે બોલાતો હશે એ રાત્રિ દિવસ માલિ અધંબો રહી ને તોલાય શિયાળો જાય છે ભતે ડગલો પહેર્યો નથી એ ડગલા ને પીળી પતિ ને ડગલો ભતે પહેર્યો નથી તુજા આવતા એવડાઈ ત્યાં પેલ નાખે મંદિર માં આવતા બધ નાખ્યો ભૂલી ગયો હમણાં ન મને યાદ હતું બધ બધું ભણતો અને આ બધા આવે જોઈએ લઈએ પણ મને આવો બાબત માં આવી બઉ આવી ગયા બધાય સ્વામીનારાયણ કે આવી દ્રષ્ટિ હોય તેની ભગવાન ની ઓળખાણ થાય હવે આ બસ હસી કાઢી નાખે માલી બાલ ભેટમાં કોઈ ન પડે કોઈ ભગવાન મનુષ્ય ના દેહ નું ધારણ કરે છે ત્યારે મનુષ્ય ના જેવા સ્વભાવ યુક્ત વર્તતા હોય પણ જે બુદ્ધિવાન હોય એમ જણાય ખરું છે માપતા તો નથી શકતા બઉ અઘરી વસ્તુ છે અહિયાની ઓળખાણ પડે સોના નામ લીસોટો કરી દો કે બારથી એનો જે તમે માપતા હોય એમાં ખબર પડી જાય ને કે આનો એક નો નહી મરીને જેને પામવું છે એનો કોઈ સત્સંગી ને ક્યાંય પણ જો એ પરીક્ષા નો હોય તો દેખાડી દો એટલે છત્રબા આ ભગવાન જગબીજો તમારે બધા દેખે એટલે દોડી ને આવે હવે એનું કે થાય બિચારા આ વાત કેવી રીતે મના આ તો બહુ વાત છે દેખાય છે સમજાય છે પણ નથી મનાતી મનાવી નઈ કોઈ બી આમાં જો અમારે છે ને કોઈ ઓછું કરે વધારે કરે જાય કોઈ ઓછો ખી જાય એટલે એટલો જ અર્થ જા હું ને હારું ખાતા હોય તો નબળો કઈ કોઈ ખાય તો એને બુદ્ધિવાળો હારો કે મારી પાછલો મારે કોઈ આ સારો હોય અને આટલા ઉપલે ડોળ કરે ને ધૂડો દેખાતો હોય અમને દેખાય માલી બાજુ ભરું ભાઈ આ વજન થવું સત્સંગ નાખો વાંધો છે નથી માત્ર આતો આ તો વ્યૂ જાય ઉપર આ તો ઉપરથી વ્યૂજાય ઉપરથી અને કોઈ આજે કોઈ એનો તપાસ કરતો નથી આ ગ્રસ્ત તમે જો હારા હારી વગત હોય એકાંતિક હોય તમારે પાટડે થી પડ્યા છે હવે જેનાથી ફળ તમને મળે અને એને તમે ઓળખો નહી કોણ એના વિચારી કરે એ ધર્મ ગુરુ આ તમે સેવા કરી દે એક હારવાની ઓળખા ની સાધુ રામ પણ એ કઈ ન કરતા છે ને ઘર ને વિચાર ના કરે આપડે ના નથી કેવી આપડે રાજી થાય પણ એ વિચાર કરે એના પગરણ દેખાતા હોય છે તિરસ્કાર ને ઓઈ ગયા એના તિરસ્કાર ક્યાંથી એક અધર્મ સર્ગ નો પરિવાર એને પેલો ઓળખવો ઓળખાય જયારે એનો પૂરો અનુભવ થાય તે ઓળખાય ને અનુભવ કરો છો એથી લેવા દે એના સભા માં બહુ છેડી ની વાત કરવા દેલી નથી આપડે મૂકી દેવી મૂકી દેવી મૂકી દેવી તમજ બાબતે એવો કામ કર્યો તા સમજ્યા છોડી કેમ શકો પિત કોઈ ઓળખવાનો પ્રયત્ન કોણ કરે તથા ક્રોધ લોભ સ્વાદ માન ઇત્યાદિક મનુષ્ય ના સ્વભાવ ક્રોધ માન સ્વાદ દેખાડો દેખા ભાઈ જાય તમે ક્રોધ કહો અને હું આખું એટલે એક બેહાઈ ગયું હોય એટલે ઉભા ન થાય એને તો મેં આગ્રહ સ્વામી ખીજાણા જવું નથી એનું કેટલી ખબર એને બરાબર ક્રોધ હું કહેવાય ખબર જ નથી રસ્તો હશે ને રસ્તો ખુશી થી હોય રસ્તો કઈક હશે ને દિવ્ય ભાવ જોવા યાદ આવી જવું છે ભગવાન અથવા મહાપુરુષ એનામાં આ માયલો કોઈ દોષ દેખાણો તરત યાદી આવી જવી તેની આ બીજા ના જેવું છે ફરક છે જેવું કોણ જોવા હોય તો તેને દેખાય જ નહીં કઈ ન્યા તો તમારે એકદમ અને અમે તમને ઉપદેશ દઈને આંધલાજ કરી દીધા જવો મોટા પુરુષ ના ઉભો નો લેવો એ સદાને માટે દિવ્ય છે આ તમારે એટલે તમે આંધળા તો નો દેખાય એવી કોઈ વસ્તુ છે જ જો નો દેખાય તો લખાય કેમ એને આપણા ભલા માટે આપણને તૈયાર કરવા આપણને આગળ લઈ જવા લખ્યું નથી અને જો એમ નો બંતું હોય તો લખે કેમ અમારે સાધુ અમારે વાતો થતી હોય ને મારી પા આવે વેલા મોડી મને દેખાય કે આપણે આવડા હતા આપણને કેવા વિચારો થતા અને આવડા કેવા થાય તરત માપ જાય નો માપ આવે એવું ભગવતી આમાં કેવાતા હોય એની દ્રષ્ટિ ને બરાબર કઉ છું હું આમ છું એ શાસ્ત્ર ની આરે એની સંમતિ છે નહી આખું જીવન દેખાતું હોય ભૂલ નહીં ખાતી હોય ખાઈએ ખરા ખરું પણ દેખાય ખરું આપડે ભૂજા પૂજા નું ભૂજા એમ દેખાય નહીખાય આપણે આમાં જો મહારાજે એને જ લીધ્યો છે ભગવાન ને કોણ ઓળખે તો આવડું ઓળખે આવી કરે એ કેવી રીતે ઓળખે ત્યારે અમે ઓળખાવી દીધા હો શંકા કરશો પાપ લાગશે મનુષ્ય ના સ્વભાવ ભગવાન માં છે પણ બીજા માણસ જવાતો નથી પરીક્ષા કોણ કરે પોતાને કરવાની પોતાને ક્યારે પરીક્ષા કરે બરાબર ઓળખા હોય તો જન્મ થાય ને બરાબર શાંત થઈ જાય અને કોક નાપણ કરવું છે તૈયાર બતાવ પોતે બતાંચાર્યુ સંસ ભોગવવા જાતો હશે છતાં તો એના માટે નથી લઈશું એને આખી ઘટના જ બીજી બોલો ત્યારે તે રાજા ના જેવા શૃંગારાધિક ભાવે ચેસ્ટા હતી પણ તે રાજા ની રાણી બુ હતી શું ચેસ્ટ પણ રાણી બુદ્ધિ વાળી હતી આ મારો ધરી નથી કામાકું કે પ્રવેશ કર્યો લાગે છે આજે આપડે ભગવાન ઓળખવા હોય તો કોણ ઓળખે અને ઓળખાયો ને તમને આશીર્વાદ દીધા ત્યાં તો લાખો ઢગલા થઈ ગયા હાજે એટલે તમે મહિમા ગાઉ ન ગાવ એમાં ભગવાન થતા છે બોલ દી એમાં ધડે આશીર્વાદ માં ભગવાન નો જડે એક તમે બજારે શાકભાજી લેવા જાવ તો કેટલી તપાસો છો એ પછી લ્યો અને ભગવાન લેવાય મહાપુરુષો મેળવવા એમાં કઈ જોવું છે એમ ને આંધરૂપિયા છેવાનો જ છે ને એમાં અત્યારે તો હળહળ કળ્યું છે તમને હાથો માં લાજ આવે એટલી મહેનત કરો તો ખોટો જ મનુષ્ય રૂપ એવા જે ભગવાન તેને વિશે દિવ્ય ભાવ જણાય છે તેને કરીને ભગવાન પણ નિશ્ચય થાય છે ત્યારે તમે કહેશો જે કઈક દિવ્ય ભાવ જાણવા માં આવ્યો આ સૂર્ય છે તેને સર્વ શાસ્ત્ર માં કયા છે એ નારાયણ છે અને એ સૂર્ય સર્વ મનુષ્ય ને દ્રષ્ટિગોચર છે ને નિત્ય એનું દર્શન મનુષ્ય માત્ર કરે છે તો પણ એને દશને કરીને મનુષ્ય ને પોતાના કલ્યાણ નો નિશ્ચય નથી થતો જે મારું કલ્યાણ થયું અવતાર તથા મનુષ્ય થાય છે મારું કલ્યાણ નિશ્ચય થયું મનુષ્ય ભાવ દેખાય રાજકોટ માં એક પડે બે રાત્રિ દોડા દોડ થઈ પડે સુખદેવજી ને ઓળખતો ન હોય પણ જરાક ઉપડવું જોઈ ઉપડે એટલે દોડા દોડ્યો ભગવાન પુરુષોત્તમના રાણા બ્રહ્માંડ માં પધારે રામકૃષ્ણ દીક રૂપે તરત વયા નથી ગયા ખુબ નિશ્ચિત થાય જે એને ઓળખી ગયો એને ખાતરી થઈ પછી આપણું કલ્યાણ હનુમાનજી કોઈ એમ કોઈ દી એમ કે રામચંદ્રજી રડે બૈના હતું રડે જે ગમે એટલી લીલા કરે તો હનુમાનજી ને નો શ્રંગાર થાય લક્ષ્મણજી ને નો થાય સીતાજી ને નો થાય બાકી બધા છે હંમેશા તમે દર્શન કરો પણ અહિયાં એમ નો થાય કે આપડે સૂર્ય દર્શન થઈ ગયા અને કલ્યાણ થઈ ગયું બધા થાય છે પ્રાર્થના કરે સંજા ગાય અવતાર તથા નાર સુકાદિક સંત તેના દર્શન કરીને મનુષ્ય ને એમ નિશ્ચય થાય છે મારો કલ્યાણ નિશ્ચય થયું ને હું કૃતાર્થ થયો છું અને તે ભગવાન સંત સાક્ષાત ભગવાન છે આજે ભગવાને કહ્યું છે પ્રાણી નામ દેહ માં શ્રિતા પ્રાણા પાન સમાયુક્ત બચ્ચા મેનમ ચતુરવિદમ અહમ વૈશ્વરો હું રોકુલ હું પૂછું કઈ અટકાય તમારે એક નો વાંક નથી આ બધા હોશિયાર જ છે આ તમને આટલું ન થાય કે આ સ્વામી કેમ આવું જણું જણું જાણી જતા ભણો છો તમે તો આજે હોય પાછા સાધન સંપન્ન છો અમારે સાધન સંપન્ન જતા નહીં કાગળ પોલીસ કે લખવાનું નતો હોતો અને પાછો સાધુ એટલે મગાવી દઈ હોય ગયા દશા માં આગળ ગયા અને આજ તો પેલા થી તમે આપને પેલા થી જ એમાં શ્લોક માં એમાં રહ્યું ને એટલે ભગવાન નો બનેલો શ્લોક છે એવો ભાવ છે અમારે મહિ માંથી કામ નથી થતું હું તો જાદુ આવડા હા મારો તમે તો બધા વિશ્વાસો ના જ નહી આ સાધુ આવી છે એવું હોય તો નહી હોય વાત નથી હોય જા એને ખબર જ નથી સાધુ શું મહાપુરુષો ને નામે પાછો એ વાત શીખી ગયા અને આવડા એવા સંસ્કાર પડી ગયા હવે એ માલ ખોળવા તૈયાર જ નથી કોઈ ગામડામાં બોલ આવે તો ખા બરાબર રેસ્ટોરા સારું હોય ત્યાં દોડીને આવી ને પાંચ રૂપિયા દેવા પડે ભલે દેવા પડે પણ સગવડ બોવ આ કલ્યાણ બોલો એવો જે અગ્નિ તેના પણ સર્વ ને દર્શન છે પણ મનુષ્ય નહી બોલો અક્ષર સ્વામી નહી બોલે છે કોઈ ધંધો જ નથી મુખ્ય માર્ગ માં છેતરાવાસ્યો અને ભગવાન ને સંત ને દર્શન થાય છે તેનું શું કારણ છે માટે એને કરીને આપણે લોક થકંદ આજે એ બધું સાહિત્ય વિસરાય ગયું બોલાય જ નહી બસ કારણ કે મહિલા પોતે થયા હવે એને બોલવું જઈ રીત બોલાય અને આવડાવી દેવાઈ ગયા મળ આવી કર્યું ના આવે ત્યાં દેવાનંદ સ્વામી ની રોજ જાય છે ભાવનગર માં હું નામ પણ આપણા મંદિર માં કાયમ આવે ને કથા વાર્તા કરે પણ બોલકા બઉ હતા હોલી નામે બોલ ખાતે ગઢડા ના સાધુ હોય દાદા કોલી મારા જેવો કોક બીજો હોય આવા બે હોટે પછી જરા કથા વાર્તા થઈ ગઈ પેલા કાનજીન બોલ કીર્તન બોલ દેવાનંદ સ્વામી નું હું બેઠો હતો એક કડી માં જરા બોલ્યો દેવાનંદ ઉગેર ભાઈ દેવાનંદ લેવાનંદ ભાઈ દેવાનંદ ના સ્વામી દેવાનંદા ગયા લેવા લેવા વાળા દેવળો આતાઈ વઈ ગયા કેવડા સાધુ બેઠા છે દવાઈ નહીં કંજે ભૂલી ભૂલી પડી ભૂલી ભૂલી પડી વતી ગયા દેવાનન ત ગયા ગયા ઇપી ગયા એના ભઈ ગયા એવાનું બન એવાનું બત હા ચાલી વરસેલમ એ વાત છે ઓ કુદીર ભાઈ ઓય જક બતાઈ ઓય તઈ ઉસ તરફ બોલો भगवान ने सत ने दर्शन कर सूर्य कुंताजी आ मनुष्य रूपे जेवाजी सूर्य थी जारे तेना सुख अने गर्ब रहो। जेवा सूर्य कुंताजी तथा सत्रालीत पास आया तरह शु आकाश मकाश मन અને બીજે રૂપે એના સૂર્ય કુંતાજી સત્રાજી પાસે આવ્યા અને જેવો સૂર્ય નો પ્રકાશ છે તે સર્વે એમાં છે ખરો પણ તેનો સંકોચ કરી સૂર્ય આવે આકાશમાં શુભ નહી હોય કુંતાજી પૂરતી વાત કરી દેખાય કે સૂર્ય પણ મારી સજા એ બીજો માણસ કેમ ઓળખ પણ ગરબો એને મંત્ર પ્રયોગ કર્યો અને મંત્ર પ્રયોગ એટલે એ છે એ જ આ છે એ વાત છે એમ અનુરૂપ એ ઉમતાજી અમતાજી બીજું ક્યાં થઈ આમ થયું ભગવાન ને મહાપુરુષો ની ક્રિયાચાર કેવાય પણ કું ની દ્રષ્ટિ માં ક્યાય સ્વપ્ન અને એ શંકા સ્થાને નો આવ્યું હોય ક્યાંય સ્વપ્ન યને એ શંકા સ્થાને નો આવ્યું હોય શંકા જીવ પ્રાણી માત્ર દર્શન આપે તો મનુષ્ય ને ઠીક ના પડે અર્જુન ને ક્યાં ઠીક પડી કે વૈશ્વિક અને એમ જાણે છે આ તે શું ભૂત હશે કે શું હશે એવું થયું नव प्रकार करवा थे, थे।, दाम मा थे।, थे, मा मा मा थे। दिव्य भावे वर्ते तो मनुष्य ने पोता हित थे नही ने सुन न पड़े शादी तो मनुष्य मनुष्य ने हेतु पशु, पर सजाती सजाती हेत थीजा थे नही भगवान दिव्य भाव ना संकोच कर भक्त ने पोता हेत थे सारो मनस जो भगवान थे પણ દ ભાવ જણાવતા નથી અને દિવ્ય ભાવ જણાવે તો વિજાથી પણ થાય માટે ભક્ત ને પોતાના રૂપે થાય છે ત્યારે તેને છુપાવી રાખવો તે ઉપર જ પોતાની દ્રષ્ટિ રહે છે ભગવાન ની દ્રષ્ટિ અહી આવ્યા લગી પોતાનું ઐશ્વર્ય દબાવી રાખે ભલા ને માટે આ શહેર અવાર માં ઉઠે નાલું મંદિરે જઈએ મંદિર પણ શા માટે આજાણું બધા કોઈ ને નથી અમારા જવાનું બે તરફ મા આવે તો ભલે ન આવે તો ભલે ઘેરી ઓલા બધા છોકરા કામ કરતા ત્યાં બે વાંધો આવે બધા ક્યાં બે હું બેસી જાય કલ્યાણ હતું બે ભાઈ કોક નીકળતો હશે આપણે કોઈ ના ન કહી પણ આ પ્રવાહ બીજો વળી ગયો આખો મંદિર શા માટે હોવું ભગવાન મેળવવા માટે ત્યારે ભગવાન કેમ મળે એની વાત કરો મજ બાબાઈ કોઈ વાત ન કરે હે તો અહીંયા આવું મોટું મંદિર હોય તો વાંચી ને બેઠા બેઠા પાંચ જણા વિચાર કરતા હશે ને આપડે બધી દસ્તી ઉતરે તો જાડુએ જાડુએ ઓઠો આ પાંચ બજાર સારી જ છે ભલાનું એથી વધારે કઈ વધારે કઈ નથી એથી વધારે કઈ હોય તો દેખાડો લે એટલા મંદિર કલ્યાણ હતું એમ અન્ય ક્ષેત્ર એકેત્રા મારી પાપ કરવું એટલે વજ્રલ થાય અને એને બહુ કરવા મા આવું તો ભાઈએ કરાયો બોલો કરી અને અમે કરીએ ઓખાણ એટલે તમને અક્ષરધામ માં મોકલવા તો આ ઓખાવી બધા પ્રગટ ભગવાન જયારે હતા એમાં પણ બુદ્ધિ વાળો સમજી જાય ના બીજા માણસ જેવા નથી હવે એ બુદ્ધિ વાપરે ખબર પડે ને ત્યારે ખબર પડે હવે એટલી બધી બુદ્ધિ કોણ વાપરે ભાઈ હા અવતાર કૃષ્ણ અવતાર માં હો આજે અમે પછી જોર મારીને ગામડામાં તમને આવ્યો તો ગામડા થી કઈ તમે શેર બાકી નથી અમે જોર મારીને સમજાવી આજે લાખો વરિભક્તો જો આપણો સંપ્રદાય તો એની હયાત માં ચાર પાંચ જણા જ હતા આ તો આપણે પણ ભાઈ ભગત કેને કેવા ગેલા તો હતા જ એ ભાગવત માં લેજો દુર્ભગો બધો લોકો એમ યજ્ઞો લીધો એટલે આ જગત તો દુર્ભાઈ ગયું છે કાયમ દુર્ભાગ્યા અને ઓળખ્યા લેખ્યા જોયું છે એની પાછું મળ્યું તો ખરું પણ એનો ઉપયોગ ક્યાં ભાગ લીધો દેહ ના કે આત્મા આત્મા ને મેં આત્મા સુખ માં સુખમાને પાછો આપડે વિચાર ન કર્યા જો છુપાવતે છુપાવતે કદાચ ને ઢાકી રાખો જો એ ઐશ્વર્ય બતાવે તો માણસ ને સજાતી બોલ્યા વિજાતી થઈ ગયા બીજાથી ત્યારે મજા નો આવે ભગવાન ને એનું તાન છે छुपा क्या उठपावते कदाचित कार्य मई जाए, थुपा वते थुपा वते जाए दिव्य भाव जन क्यार इच्छाए कर जनावे हूँ खबर दूसुति के कंठ क्या શ્લોક તો બોલો ચાલતો રૂતા રોહન તો મેં ભંગ તો પ્રતિજ્ઞા ને કે મારે હથિયાર નો જયારે આ ટુ આવી ગયું એના ભક્ત ને સંગઠન હાથ ચડક મારા મારી પ્રતિજ્ઞા તમે સિદ્ધ તમારું તમે છોડ્યું કેસે તમારી પ્રતિજ્ઞા મારો માટે છોડી લ્યો ભગત ઓળખી જાય બીજો કોણ ઓળખ આપડે જેમ શ્રી કૃષ્ણ ભગવાન ભીષ્મ ને મારવા ઉતાવળા થયા ત્યારે મનુષ્યભાવ ભૂલી ગયા લે અને અને પોતાના દિવ્ય ભાવ આવ્યો એને કરી પોતાના ભારને પૃથ્વી સ્નાન કરવા સમર્થન થઈ પૃથ્વી બહુ વ્યાકુળ થઈ ગયા પછી શ્રી કૃષ્ણ ભગવાન ને પોતાનું મનુષ્યપણે દર્શન અર્જુન આપ્યું ત્યારે અર્જુન ને સુખ થયું ત્યારે કહ્યું છે માનુષમ રૂપમ્ય જનાર્દન મનુષ્ય ભગવાન વર્તે તો જીવને સાનુકૂળ પડે નહીં તો ન પડે બધા બેઠા દિવ્ય ભાવે આગળ દર્શન જે ભાગ એવો બધા भगवान जीव ने हम कई सहन कर देखा तो भागे सारे भगवान मनुष्यपने वर्ग ત્યારે જે આવી નથી સમજતો તેને મનુષ્ય ભાવ દેખી આવડવો પડે છે અમરેલી માં સ્વામી બાળ મુકુ ગામડા નો પટેલ નો જમાનો આસ્તિક ખરા નિષ્ઠા ખરી અને સાધુ પણ એવા હતા ભગવાન જવા દુઃખ ગાયું હવે આ લોક રહેવું ગમતું નથી બેઠ વાળો આ મૂર્તિ ભગવાન સિંહાસન મૂળ બરાબરી બરાબર રમી માં ધરો એક દારૂ ભજન કરો મનમાં રાયડું પાડી નહી હો પણ આ મૂર્તિ જવું હોય તો બે જ મોકલી દેવ હાથો થઈ ને બેઠો છો ને તરત સ્વામી તો છોકરા ની વ્યાધિ થાય અરેવલી માં ભાઈ કુંડલા પાસન ગામ છે એની પડખે દેતડ ગામ છે ત્યાંના વિદ્યાર્થીઓ આપણે ત્યાં ભણે છે અમદાવાદ એટલે સભામાં સાંજે કથા વાર્તા થાય ને બધા બેઠેલા સ્વામી ને જરા લઘુ વિચાર થયો એટલે બાર ગળી માં હોય ગયા પૈસા પણ એક કોક સાધુ યાદ ધોવાઈ રહ્યા પછી ઉમર સ્વામી ને વધારે પડખે ખંભાની પડખે બગુ ગામ મૂળ ત્યાં ના વતની જ્ઞાનજોનંદાજી એને તાવ ચાર પાંચ દીધી આવે પણ વધારે આવતો હતો સ્વામી એક સાધુના પાસે રાખેલા સ્વામી ગયા સ્વામી નારાયણ સાસુ કે સ્વામી કોઈ સાચી હાથ દીધો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધું કરો બઉ શરીર ને તકલીફ નો આપવી નથી ઉભો ગયા મોકલી દઉ માં જ નક્કી કોઈ ના સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા હું જાઉં છું ભજન કરો આગળ ભજન કરવા માં પડખા નું સાધુ ને એને આ કેમ થશે એને તો કઈ મુશ્વાસ એનો આવે ને આમ સ્વામી ઓલી પાક ચક્કર મારી ને જ્ઞાન તો પેલા સ્વામીનારા બેઠેલા કઈ દેખાય શું દેખાણું હળમ સુર થઈ ગયું છે રામ ડેરી હુટર શું ભગવાન બેઠા છે મહામુક્ત મંડળો બધું દેખાય નથી દેખાય તો બોલાવ્યો ભો ભગવાન ધ્યાન નું રૂપિયા રાખો બરાબર બે ત્રણ વખત સ્વામી એ ને ત્યાં ધીમો અવાજ આવી ગયો સ્વામીજી કેમ જ્ઞાન મારા દર્શન દિવસ છે ને તો કોક મને લઈ જાવ એ ક્રિયા ને કોણ સમજે એમાં હમણાં ને જ આ વાત હું સાદું થયો એ વખત ની વાત છે આ કઈ લાંબી વાત નું જો આ સ્વામી બાળ મકુમદા ગુણ ની ઓળખ અમરેલી માં કાગળો લખ્યા પાંચ હજાર અમારે હવે ધમ માં જવાનું છે એને ત્રણ ઓળખ આમાં બુદ્ધિ વાળા લખ્યા તાર અને છતા ની ધામ ત્યારે કઉમ ને તમને દાંત આવશે અરિદાજી બુરાણી આ ભુવાન ધોવાલ હોય નોખા નો હોય મંદિર છે બધું ધંધા ના ગુરુ હવે ઈ અમે બધા એક દાદો દેવા કર્યા હોય પાંચ હજાર બેઠું હોય એની વજમા થઈ ગયા નાયા કપડા બદલાવ્યા જનો બદલાવી પૂજા ને મગાવી દર્શન કર્યા નવ વાગે આપડે દર્શન કરેલા એટલે હું ધોળે ત્યાં દશામાં હું હતો પણ આ પ્રેમ બોવ ને કે હું પાછો ઉભો હતો ને પુરાણી સ્વામી બધા સેવા માં નવરેલા લે એમાં નવરા પછી પાણી બધા હરિભક્તો અમને છાંટો છાંટ્યો હું એક કમાડ કમાડા આમ ઉભો રહ્યો ચકવર હતો એટલે કોઈ ગમે એવું કઈ બારી જવું નથી આઈ નાઈ રમા એટલે હું હું બોલ્યો અને મારી યાદ આવે નહી ખુ ગયા સાધુ બધા ઉભા બોલા મારી અને શ્રીમતી પ્રસાદજી મહારા એને બોલાવ્યા એ વડતાલ થી કયું કરશો ને તો તમે હેરાન થઈ જાઓ ભલામણ કરી છે અંદાજ ની અને હવે આ કીધા કજિયામિકામાં ધ્યાન બેસો નહીં ભજન કરજો તમારી ગાદી કોઈ નઈ લઈ જાય બીજા તે બધી વાત હતી પછી ઝીણો મચ્છીયો વરસાદ જીણો હાવ એ શરૂ થયો પછી આજુબાજુ હમાચાર મોકલા બધું થઈ ગયું પાસે બપોરે માટે. અને અર્જનસિંગ ના ગુરુ ગણાતા એ બધા ત્યાં આવી ગયેલા અને સુરત વાળા મંછુભાઈ શું કરો તો મન ના પાડીશ સાધુ ની ઉપર ખિમ કપ અ પણ હવે એવું જ કે આ ધમય તમને તમારા ગુરુ નું પેટમાં નથી દામોદર ઉપલા ભાગ માં આલુતા આલુદા બતા સાંજરે બે ક્રિયા કરા અજવાળું હતું થઈ અને પાછું દેખાવો દેખો તો એ કેમ આ જગત ને અરે મળતું ન આવે એ કઈ કહ્યું કાળ બધું એ મહાપુરુષો ને આ જગત ની ઈષ્ણા કઈ હોય જ નહીં આ લોક ને મોટા યા જોતી હોય માહિતી અને મંદિર હા ચો ધર્મ ની એમ હા બસ આટલું જ મને ભગત ભણાવી હું ગામડા નું માણસ આવત ની ખબર નહીં કઈ અને સારસ્વત વ્યાકરણ પેલું એલું સંસ્કૃત માં બોલવાનું તલબ માં વાંચવાનું પ્રણન્ય પરમાત્મા વહી ગયો એટલે આ પોતે બોલીએ મને બાત કીધો વ્યાકરણ છે હજી પૂરી મારી પાસે દેતો આવડા બધા અડાઉું કરે તો એને જવા દે પણ એ આવડા કોઈ ભણે નઈ આ તો મારે એને વિશે એ કિયો એમાં ક્યાંક પુરાણી સ્વામી ના બાર ગામ જવાનું હું રાજી થયો હારો થયો હમણાં પાક નહિ થયો આપડે કીર્તન ગોખો કઈ આપડે ભગવાન ને કરવાના છે ને આ કીર્તન ને ચડી ગયો બે ત્રણ મહિના સ્વામી આવ્યા સાધુ રાલા પુરાણી હતા એને ભ્રમણ કરી ગયા પાઠ દેજો પણ પછી તો આપડે તો માનીયે નહિ ને સાધુ હું કામ થયા ભગવાન ભજવા આવું ગરબડી ગોખવા તો અને પછી પાછું લેવાયું અને પછી તમારો નાખે ગોંડલ અને પછી મંદિર માં આવેલ કાબુ મારે મોલે આવો હસી ને અમને દેખેલા બોલે એ ધીરે અમારે દેશ વિદ્યા જીતા અને આના સમય હું ભણે તો પેલા ભણતા હતા પણ અમારે ગુરુ ગયા જવાનું આવડા મારા નળગંગા ઠીક પડે પી ના એ બહાર નવા બપોરે નવા જાય એની પાછળ રસ્તા આવે હા એક દી કે જરાક અહીંયા તમારે પછી અહીંયા જવું પાંચ સાધી પાછા તમારે હાથમાં રાખ બધી શબ્દ રૂપાવે આમ નાતી હાથમાં રાખી હાથમાં હંમેશા જઈએ ને આવી એક બધું કંટકંડ નહીં હવે આપડે આલો બીજો હરી હરી હર ભગવાન નામ એવું બીજે વસ્તુ ચડાય ધીરે ચટાડી દીધો દસ અગિયાર વાગ્યે પછી ખૂણો ખોલી ગામડો હોય તો ગામડો બેતાળીસ કીર્તન બોલી ને હું બેતાળીસ કીર્તન બોલી ને એટલો એટલો કરું હવે આવડા ને પહેલા કંટા તર્યું નથી કે આમાં દાસન બારપણ માંથી જ એવું હોય બારપણ માંથી ગોવિંદ અને ભગવાન મનુષ્ય પણ વર્તે છે ત્યારે જે આવી રીતે નથી સમજતો તેને મનુષ્ય ભાવ દેખીને અવળું પડે છે અને યથાર્થ જાણ્યા હોય તેને સંશય ના થાય અને જો એમ ના સમજે તો સંશય જરૂર થાય અને જે એમ કહે છે મેં ભગવાન ને જાણ્યા છે અને મને નિશ્ચય છે અને જો તે આ વાત ને નથી તો તેનો નિશ્ચય પુરુષ શ્લોક શીખ્યો હોય તથા કીર્તન હોય કીર્તન જયારે કહે છે આવડ્યો ને કંડ થી મુખ પાઠ કઈ દેખાડે પણ પછી થોડાક દિવસ થાય ત્યારે તે શ્લોક કીર્તન ને ભૂલી જાય ત્યારે એ તે શું એને જયારે એ શીખ્યો હતો ત્યારે એને એટલો આવડ્યો ન હતો શ્રવણ મન ને કરીને એનો દ્રઢ અભ્યાસ થઈને એના જીવમાં વૃદ્ધ થાય તો પણ તે વાત નું જયારે કામ પડે ત્યારે સાંભળી આવે છે અને તેમ એને ભગવાન નિશ્ચય કર્યો હતો ત્યારે જ એના નિશ્ચયમાં કસર રહી ગઈ હતી અને જો કસર ના રહી હોત આવી રીતે પ્રથમ થી શ્રવણ કરીને તેનું મનન કરીને તેનો દ્રઢ અધ્યાસ એના જીવ થયો હોત તો એને કોઈ દિવસ સંશય થાત જ નહીં એથી વચનામૃતમ એવી રીતે પંચાળાનું ચોથું વચનામૃતન થયું